છતાં શા માટે થાય છે ત્યારે આવશે પેલો બીજ નાખેલું તેનું પેલું ફળ આવ્યું છે અત્યારે આપને ખબર પડી કે કડવા ફળ ખાવ તેને કઈ સારું વાવો કોક કહ્યું એટલે એટલે સારું વાવીએ તો આગળ પાછળ વાયુ હોય તે કડવું ફળ તો આવે આપણે આપણે કરેલો અહીંયા વાગે કઈ વાગે પાછલો દુખ આવે તેને ભગવાન નામ પર શાંતિ પૂર્વક સહન કરવા અને આગળ સારી વસ્તુ આવી આપડે આપણને ગમે તેવું તપ રથ જે થાય બેન કેટલું થાય એટલું કરવાનું ના થાય પોતાની શક્તિ જેટલું થાય કરી ચૂકી જેટલું તો કહી ચૂકી વધારે કરવાનું ખબર ના પાડીશું ભગવાને કહ્યું છે ભગવાન શક્તિ ને ગજા ઉપર ના પાડી લીધે એ બી વસ્તુ પૂછ્યું કંટાળો બધા આવતો નથી ના એવા ધરમ ના કંટાળા નું આવે ભાવના રાખીશ કે પ્રભુ હવે છેલ્લી ઘડી રહી હવે સુરેજ આખમાં આવ્યો હવે ક્યાં સુધી પછી જંજાળ માં રેવું પણ છતાંય તે પ્રતિવાદ થાય કઈ જવું પડે એટલું કરવું પડે બાકી નું ચલન છે મારી બુદ્ધિ નોટો નું ચલન છે આપડે નોટો ઓળખતા ના હોય બીજો બનાવટી આપી દે ચાલે ચાલે કઈ નો ચાલે બાજુ ધર્મધ્યાન કોને કહો आज, आज धर्म ध्यान तो बहुत अघरू थे धर्मध्यान प्रतिक्रमण कर भगवानी आज्ञा ऐसी कर ભગવાન ની આજ્ઞા થી જે કઈ કરવામાં આવે ને જીતવો કાળક્રોજ ઓછા કરવાનું કયા ઓછા નહી થયા ઓછા થયા છે વધ્યા ઉડતા જેમ ઉમર મોટી થાય કસાય મોટા થતા કસાય કઈ નોના રે પણ હોય તો હોય તો ઓછા સંભાવે વેગી નઈ જાણપણું હોય તો મને કરમ બંધાય છે બેરાતિકણ આ જે તમે કરો છો ને એ પ્રતિકોણ થી એક વાસ દારા માં બે વાયે તમે કરો છો એ પ્રતિકો એટલે સાચું પ્રતિબંધ કરે ને એવું શું આપણે આમ વ્યવહારમાં ક્રમણ રાખીએ છીએ ક્રમ ક્રમ એટલે ખાવાનું આપે મારી માથી ખાવાનું આપે એમાં કશું ભાગ પણ આપડે કઈ માથી આ કરી ખાલી નાખી એ અતિક્રમણ કર્યું કેવાય શું અતિક્રમણ અતિક્રમણ અને અતિક્રમણ કર્યું હોય તો પ્રતિક્રમણ કરવું પડે અતિક્રમણ ના કર્યું હોય તો પ્રતિક્રમણ ના કરવું પડે અતિક્રમણ કરે ઓટોમેટિક અતિક્રમણ થઈ જાય જાય કરો તો પ્રતિક્રમણ કરવાનું ભગવાન કહ્યું અતિક્રમણ ના કરતા હોય તો કશું આવતા અતિક્રમણ થશે ત્યાં સુધી આ મનુષ્ય પણ ફરી આવશે ને જૈન પણ નહીં આવે પણ મનુષ્ય પણ નહી આવે રસ્તો જૈન ધર્મ એના માટે કઈ રસ્તો ખરોક વિચાર તમારા માટે અવરો આવે કે આ વાર મને ભેડ સુધા કરી એટલો મને વિચાર રોજ પાન છે પ્રતિક્રણ કરે છે અને નિરંતર મારી શું રહેશે તો તારે શું એટલું બધું દોષ થઈ ગયા પ્રતિકોણ અહી તીરથ માં આવે ની કરે એ ફલવાનું પાણી ના મળ્યું આવે શહેરા માટે આવે અને અહી આવી તે પાપ ધોયું ના હોય તે પણ દસ પંદર ખરીદી ને લઈ જાય ઘટી ગઈ કમાણી ઘટી ગઈ ગયું બહુ જાગ્રત રહેવું પડે જઈને કેવો હોય નબળે એના માટે કઈ બીજું કઈ એવો રસ્તો ખરો કે સીધો સરળ રસ્તો કે આપડે કમાણી કદાચ લાસ્ટ ઘટાડ નઈ વધારે બેલેન્સ અખું રહે તમને તમે જતા હોય અને પેલા આગળ કોક ને છેડે કોમ આપ બે ચાર ચે બે વધ આપડે વધારે આપેલી પાછી આયી ચાર બંધ કરો આવું આપડે બે ચાર વધારે ધીરવી પેલો ચોપડા બે ક્રેડિટ ખાતું આવે આ તો ડેબિટ થયા કરાખલો ધર્મધ્યાન આ આ દુષણ કાર્ડે લઈને સમજણ માંથી જતું છે આજ્ઞા છે એનું લક્ષ્ય રહેતું નથી થોડું ઘણું લક્ષ્ય રહેશે ત્યારે એ આજ્ઞા પાડવા જાય છે તો બીજા ના અંતરા પાડવા કરનાર સમજ પડે ની એટલે થોડું ઘણું હોય તો એ જાય છે એટલે તમને બીજો એક રસ્તો બતાવું ધર્મ ધ્યાન પાડવાનો કે તમને કોઈ ગાર ભે તમારા કર્મ નો ઉદય છે એવું તમને લાગે છે તમારા કર્મ ઉદય તમારા કર્મો ઉદય તો ખરો કોઈ ગાર ભે નઈ ને હવે તમારા કર્મ ઉદય એ નિમિત્ત કોણ છે એ નિમિત્ત તમારે ભોગવાનું તમારું કર્મ ઉદય તમારે ભોગવાનું નિમિતની મારફત માટે સારા નિમિતે અમારું કર્મ ઉદય કપયો શું એટલે એને ગાળો બપડી એને આશીર્વાદ આપવો શું કરું આશીર્વાદ આપડાવડાયો કોણ છોડાવ્યા એ બોંધા છે ખરો તમારા કરના ઉદય થી છે માટે તમે નિમિત્ત ને બચવા પર છો નહી નહી જગા આખું અત્યારે નિમિત્તો ને બચવા કર્યા કરો એ સમજાય બેન સમજાય કે કે કેમ લાગત આપણે કેમ લાગતું તમને ગમે છે આટલું જો કરશો બધું ના થાય તો આટલું જ કરો નિમિત્ત નિમિત્ત છે આ બધું નિમિત્ત છે જગન તમને સમજાય છે ને તમને નથી સમજાતું સમજાય છે સમજાય તો છે પણ એને આચર માં નથી મુકાતું આચરમાં નહીં હા આશ્રમ મારે મૂકવું આચાર માં તો કોણ મૂકે કે જેનો અહંકાર શુદ્ધ હોય તેવો છે અહંકાર શુદ્ધ હોય તે તમારો અહંકાર તો મેળ થઈ ગયેલો છે કેવો થઈ ગયો છે મેન્ટલ તમને કેમ લાગે છે આટલું જ જો કરો તમને પંદર હશે આ ભલે આ નથી તો બીજા ઘડી એક જઈને પણ તમારો મોક્ષ થશે અહીં કોઈ મોક્ષ થયો છે મોક્ષ થયો હોય તો આગળ કરો છીએ મોક્ષ બે પ્રકાર નો હોય મારી એક સંસાર નો દુઃખ નો અભાવ થાય તો એ મોક્ષ અને પછી સ્વાભાવિક સુખ સદભાવ થાય બીજો મોક્ષ અભાવ એટલે ધણી ગારો પડે તો દુઃખ ના થાય કોઈ મારે તો દુખ ના થાય દાળ ખારી હોય કઢી ખારી હોય તો દુઃખ ના થાય મોક્ષ સંસારી ટી ગયા એટલે જન્મું ન મરવું એ મોક્ષ હા એક અવતારી છે એક અવતારી એક અવતાર કે બે અવતારમાં મહાવીર એક ક્ષેત્ર માં ગમે તે ક્ષેત્ર માં જઈને મોક્ષ થઈ જવાનું મોક થઈ જવાનું અમુક માણસ નો થાય તમારે થઈ ગયા છે અર્થ ધ્યાન રો તો ધ્યાન બંધ નથી થયા તમાર થયો બંધ એ બંધ થશે ત્યારે મોક્ષ એને મેળવવામાં આવશે એના માટે કોઈ રસ્તો બતાવો ને મારી પાસે આવો તો કામ થાય પાસે આયા નથી ઓળખાણ કોની ઓળખાણ કરી તમે આપની ઓળખાણ કરી ના પણ આપણી શું નામ લખશો દાદા ભગવાન જે કોઈ સંત પુરુષ દાદા ભગવાન જે કોઈ દાદા ભગવાન નહી આ તો ભાદ્રના પટેલ છે દાદા ભગવાન મહી બેઠેલા છે તે છે છે એટલે મહી બેઠેલા વાળા તમે સીધું એના પર બીજી ટેપ રેકોર્ડ થાય તૈયાર સમજાય નવરાશ્રી નથી પણ અહીં આયા પછી આજ હયા પડે પછી યાદ આવ્યું નથી એક જરાય કેવો બ્રહ્માંડ નો લોડ કેવો એના માટે ફરી વખત ફરી બુદ્ધિ પદે પછી કર્યા કરે કર્યા કરે હા બુદ્ધિ પદે કર્યા મારે પાંચ દાદા ને જોઈને બધું છે અમે દર્શન કરીએ દાદા એટલા જોવા જઈએ હાથે વીસ કલાક મેં કહ્યું હતું ત્રીસ દાદા હાથે કલાક હા તેમ સમજ પડી હા તમે ત્રીજી બાર સ થોજે થોઈ નહીં ના થઈ દે થોજે ખુદ કેલા છે અગર તને ગરદુ બધું કઈ જ નથી કસીને એ પેલી બાજુ દે વારી ભર્યા ન મરતી જાવ પેલો ગા મોરકા દેવતાર જેવું એવું છે પણ આપણા આપડા છે આપણા ધર્મ માં સંસાર બે પ્રકાર નો છે સંસાર બે પ્રકાર નો કેટલા પ્રકાર નો છે ત્યાગી એ સંસાર છે અને ગ્રહસ્થિ એ સંસાર છે બંને પ્રકારના સંસાર છે ત્યાગ વાળા અને ગ્રહસ્થુ દઉં છું એવું હોય પણ જો આત્મા જાણ્યો તો મસ્ત થઈ જશે કેવું આત્મા જાણવા તો આત્મા જાણવાનો હોય એ જ્ઞાની પુરુષ પાસે કેવું શાસ્ત્ર આત્મા ના હોય પ્રાપ્ત થયો કઈ દ્રષ્ટિ થઈ છે અડતું નથી આમ સમિત સંસારમાં રહીએ છતા સંસાર અડે નહી એમ સમય જ્ઞાની પુરુષ ની કૃપાથી પ્રાપ્ત થાય જ્ઞાની પુરુષ માં ભગવાન પ્રગટ થઈ ગયા હોય એ તમારે તમને સમજણ પાડશે નહી તો આની મુક્તિ જોઈતી આવું હોય બેન ના જોવું જોઈએ તમારી પાસે આવજો તમારે શું જોયે છે દેવગતિ માં જવું છે તમાક્ષો કાઢી નાખીશ તમારો બધો જેનો મોકળી ગયો મોક્ષ થઈ ગયો શું કહ્યું હું તમારો મોગ કલાક માં કાઢી આપીશ તારો બહુ નીકળી ગયો બધો બધો નીકળી ગયો હું ના તી કસે મો નહીં છોકરા છોકરીયા બહુ બધો કોઈ મો આ બધા ને બો નથી બધા ઉભી ગયેલો તમારો બો ચો છે જ્ઞાની પુરુષ તો એક જ હોય દુનિયામાં દર્શન થાય દર્શન કરવાનું નામ મળે અનંતી વાર લીધો ઘણા અનંતી વાર લીધો ઘણી વખત લીધો ચિંતા ના થાય સંસાર માં રહેતો કશું વળે નહી મને જ્ઞાન નથી જ્ઞાન જ્ઞાન અને આ બાબાની માઇફ છું કાકી મામી છું કેટલો લફરો છે તમારે હું તમાર બધા લફરા ના હોય તો આગળ ઊંચી કરું છું કોઈ નો લફરાત કરો શું છે બેન જાણો છો તમે વસુ બેન તેને મિથ્યા તો કેવાય રાગસ્તી ભરેલા છે રાગ્રે જે આરોપણ કોણ દુખદાયી છે અમારી આજ્ઞામાં રહે છે પાંચ હજાર માણસો આજ્ઞામાં રહે બધા મોક્ષ લીધેલો છે એક અવતારમાં મોક્ષ થશે જય સચ્ચિદાન દ્રષ્ટિ અમે તોડી નાખીએ અને પસ્તું નથી કેવળ દર્શન રહેશે શું રહેશે સમજ પડી ને જે પૂછવું પૂછાય તમારે જોય તો લગાય દેવગતિ જોઈ ત્યાં લખ્યાલ મોક્ષ મોક્ષ નું આપવા આવ્યો મોક્ષ દાતા પુરુષ દુર્લભ તે પણ પુરુષ તો દુર્લભ હોય આ કરી શું કે છે કે ભાઈ આત્માની ચિંતા કરો આ બધી સંસારની ચિંતા છોડી ન હોય તમારું આ તો આ તમે લેવાય નહીં માલિક નથી કરશું માની બેઠો શું અર્થ આપડે માની અમારું અમારું કેમ કે દોષ નથી એને મૂળ છે શું છે શું છે ત્યાગ બધો હોય પણ મૂર્છા હોય અમને ત્યાગ ના હોય બધો એમ વીટી બધું હોય મૂર્છા નો અમે હોય આ દેહ મૂર્છો નહીં આ દેહ માલિક નહીં મેહ ના માલિક નથી અમે આ દેહ માલિક અમે વીસ નથી તમે તો માલિક થઈ બેઠો નથી કરતો મારું ક્યાં સુધી બોલાય બાકી વસ્તુ આપડે કઈ બધી દબાઈ રાખીએ મારું મારું કરીને નાખીએ તો બોલે પણ આપડે ધોર્યા પછી દબાઈ દેવાય સર ને ત્યાં બે પરમાયો આ મન પર ભાર્યું આ વાણી પર ભરી આ બોલે છે બેન બેન પૂછ્યું કેમ ના ખવાય કુલ ખાવાથી जड़ता आवे, आवे आवे जड़ता जाएं। एमा, जाएं। एमा, जड़ता जड़ता जीवनोज छे है अपने जो कन्मूर वसाण खाओ तो सारू पर जागृति क्यार भगवानी आज्ञा में वहां तार કર્મુલ કયું ભાવે છે તમને શું ભાવે છે પૂછું છું કે ત્યાગ ત્યાગ કર્યો ત્યાગ ના મહારાજ સાહેબ મંડ્યા સાહેબ બટાકા બીજું ભાવતું ને હેટા દાદા શું કરું એ બટાકા થવું શું કરાવશે વિચારાનું બટાકા ખાવા પાપ કોઈ જ ગાય નથી સમજ પડે ને તમારે નુકસાન થશે મગજ ની ફૂરતા આવશે શું થાય ભગવાને બધી સારી વાત થઈ છે તમારે ના પડાય તો કશું હતું નથી એ બધું ના પડાયતું હતું નથી ભગવાન કયું જો પડાય તો સારી વાત છે અને ગણી ને પતવો નહીં છોકરા ને પચવો નહીં સાસુ ને પચવો નહીં પતવો નહીં જીવ ને દુઃખ ના થાય એટલું હાથે એટલું હાથે કોઈ થતું તમને કોઈ થી થાય છે namo siddharan namo siddharan namo vaiyaryan namo vaiyaryan namo vachayan namo vachayan namo ai sambhaghunam namo